विद्याते देखा है कभी विद्या भी जोयो छे तमने तमने तो देखा है तमने तो भी देखा इधर देखा कौन सा गांव है नहीं गांव नहीं दो तने की लोग है ने इधर ही बहुत समझ के लोग है गांव में સંઘર્ષમાં ક્યાં તરફ માલુમ હોય પ્રભાવના અંગ સિવાય તો ચાલે નહી ખબર છે કે એ અંગ કે આઠ અંગમાં આઠ છે ને લોચમ ક્યાં પ્રભાવના અનુકા લોચ તો ક્યાં સાધુ લોચ તો ક્યાં બાલ બાલ તો થાય મેનેતલબ ગાડી મેં મેં બેઠા તો મે લોકો તો યુપી જે ભક્તિ વગેરે મેં ભી પ્રભાવિત કરાદા દર્શન કરો બહુ પ્રભાવિત ભક્તિ કરે છે ભક્તિ કરતા એટલે એમને એમ લાગ્યું કે બહુ પ્રભાવિત એટલે એમ જોયું કે એટલા માટે છે નક્કી તો કરવો પડે એને વગાડવા તો પડી ગયા ભગવાન ના વખત પછી આવું ફરી બન્યું નથી આવું જોઈએ ના વિચાર છે અબ તો સારી દેખરાતે 11 1974 મોટેથી મોટેથી આ લોડ લેનીમાં લોડ છોડવા માટે નહી નહીકારો એબી પર જીવાડ કરો લીલા મસાડી કરે છે રાગે લાલ દિવસ છે લાલ માં નથી ને પોકવાર ભૂમઆડી આયા હે પોકવાર ભૂમઆડી જાય ને નઈ ના કોઈ કે ને અંતર ખાવન પડે મૌખ ઠીકે એટલે અરુ ના ખાવન ભાય ના થાય ના ભાય હે ના ભાય તોરી મૌખ ધકેલું હોય તો ભૂમઆ સવાય પણ નહી એટલે બોર ના ખવાય પણ જાય આ કેલું તો ખવાઈ જાય છે ખબર પડે ને તારી અંધારો ખબર પડી જાય અંધારો ખબર ના પડે ને ત્યારે આયેલા ન હો સારા કરવાના બધા ના આホテル માં બધું ખાઈ છે ને તો ઈટરા આયેલા છે ને ના દર કરવા કરે તો દેજો ન ઈટરા આયેલા ભાઈ ભાઈ પણ કે મસાઈ છે ભાઈ પણ કે મસાઈ સા ગા ગા કે લી જા દે એમાં પણ દેખાયા કરે ને આપણે ચાદર જે બાંધેલું છે ચાદર છે ને તે લીધે સારું લાગે ચાદર સજી જાય કેવી લાગે લોહી મેં કરેલ નથી ભાઈ એ દેવ છે તો કે આપણે આજ દેવને તમે ના ગાનો કે ના ગાનો ફીર સંસારનો મતલબ કે લીધા કેને ઉગારીવાતો વિગત રિગત નીતાની થી જલ્દી ઉગારીવાતો વિગત નીતાની થી કે તે એ નહીંતર કઈ જતી બાકી ભરેલો ખબર નથી દ તો ખબર છે કે સારું ભરેલું છે બુદ્ધિ થી ખબર પડે બુદ્ધિ થી પરાવલંબી છે માણસ ને આવું હોય છે બીજું કઈ હશે એવું ભાવ પણ કે શરી માં જ આવી જાય ને માલું ખબર નથી આવમીશું કાલ તો બodne roti na aavaat tha ke rupi tapi galan thai ta shu thai che thi hawa ma thi hawa ma mara vaat mein pati nikle jae ishu thai che u thai jae mal mal bol thai jae tapi સાર સાર કે શરીર અને સાર વધી કાઢી રાખે મસ્તી ચાલુ સાથે જયુ ચાદર આવી બસ ને ઊંચું તને લખ માં તો રહે ને કરવામાં આ બી એવું આ લખ માં ના રે આ લખમાં રે ને માયા <laughs> ખબર ના પડે ને ના પેલા ને ખબર નથી પડતી લોહી નીકળે ખબર પડે છે અત્યારે મારા છાતી લે તો અત્યારે ઇનામ છે કર્મચારી કરાંચી કરાંચી કરાંચી શબ્દ ના સમજાયો ભાવના નું છે એને આપી દઈએ ભાવના નું ફળ ભાવના ભાવિ ના હોય તો હા બ્રહ્મચર્ય ના સંસાર સાગરમાં પોતે બ્રહ્મચર્ય રાખી જાગૃતિ કહેવાય ભાવના જાગ છે જાગ ચાલે ત્યાગી પાછા ભાવ ને ભાવે છે આખી જિંદગી માં ત્યાગ માં ત્યાગ માં જાય ચાકરી કરનાર મળે એમ કરે બેંકો ભાવના ભાવે શું કરે શું ભાવે છોકરા બોકરાકરી કરે છે કોઈ આજ ને શ્વા દેખાય આ પાકી આની મને દેખાય છે બોતરેતે સપ્તાહથી આની કામ પર કોઈ નથી પાકી આદમી નહિ મળતા કોઈ ગામમાં કોઈ પાકી આદમી નહિ કોઈ તો پورے ગામમાં અચ્છા હમ એકલા જ સાથી હે બરા સાલથી ગામમાં એકલા હે કે સર સરકાર કા આપકે લિયે જીતા દેખને કે લો પાકી હ હારું ભરમાર છે ને ખરા ખોટો બધું થયું શ્વા કરવો એ પરા છે શ્વાસ માને અરે પોતાનો સ્વાર્થ બગાડે તો પાર્થો ને સ્વાર્થ નહીં બગાડતો પરા એના જગત ના લોકો બહુ સાર્થિ છે એમને સ્વાર્થે પરા સમજ્યું મે હરી દ આપ my name is ridhira mm -hmm. krawkar my name is call karwa de vakya no itme wagar aisa hai hari mera naam hai ridhira mere pitaji ka naam hai મારું નામ હરી હરી એકર છે હરી મારું નામ છે અને દેવીદાસ મારા ફાધરનું નામ છે ગરબાએ કેવી વાત છે હરી આપણું નામ એ બરબાદ છે માય નેમ ઇઝ હરી યસ એન્ડ આઈ એમ હરી હા તમે કહો છો આપ દેસ આપ ધીસ ઇઝ માય હેન્ડ માય માય હેન્ડ આઈ એમ હેન્ડે એ બોલ સકતા કોમન સામાન્ય મનુષ્ય કોમન મન મનુષ્ય તો બારી બોલતા ચાર પાવ રખતા પચુ બોલતાિસ ઇઝ મા પૈસા નહીં થોડા થોડું થયું છે क्या जीना है तो शांति से जीना है जीना है तो शांति से जीना नहीं होना चाहिए जीना है तो शांति से जीना है अशांति नहीं चाहिए वो तो ठीक बात है बता बीजा बुरा सब्जेक्ट लीधा આ રિટેલ લીધો છે લેક ડિન વે ઈઝીસ્ટ મોસ્ટ ઈઝીસ્ટ સબ્જેક્ટ ઇઝ ધીસ બટ યુ આર નોટ ટેકન ધીસ સબ્જેક્ટ નો ડિફિનેટલી આમે વિષય લીધો જ નથી આ બરાબર રિટેલ લીધો છે ફોન હેલો કરી ગયો ગઈ માં તમને આવડે આવી છે આવડી ગઈ એક્કોટે કેレ ...and he makes you expert in this subject within one hour. That is the most wonder of his... Marathi. Marathi. ટ ઇન ધીસ સબ્જેક્ટ વિદિન મોસ્ટ વંડર ક્યાંથી चली है, आत्मा रहता है बॉडी चली जाती है आत्मा सिर्फ रहता है जुदा जुदा से ऐसा तो डॉक्टर लोग भी बोलता है ऐसा देख के अंदर चले गया हाँ जब नाड़ी नहीं लगती तो चले गया તારા નાડી ના લાગે તાર કે કે ગયા કેરા કોણ હે એને એ ચાલે જਦਾ હે કોણ એ આત્મા આત્મા જે રહેતા એ જ આત્મા એ તો રીઅલાઈઝ મે કેયા કભી રીઅલાઈઝ મે કેયા નહીં લઈ ગયા નહીં आई के लिए रिए लिया करता है ऐसे फिर आत्मा के लिए कंटाड़ <laughs> बंटाड़ कभी आता है कभी कभी होती है ऐसी ज्यादा नहीं क्या दवा ले आता है कुछ नहीं પસંદ તો નહી હો એ કેમ થી મારે કે દુકાન પર બોલ મારે નો વરી કે થી નહીં નો વરી છે કેસ તમે નિયમ કામ કરતા હે ને કર સકતા હે ને કે કામ કરતા હે બેંકમાં કામ કરે છે હે બેંકમાં કેમ તો કોઈ ઓવિટર સીક્રીપોર્ટ કરી શકત ન કરતા હા બેંકમાં સીક્રીપોર્ટ લેવાનું થાય કોઈ નહીં કોઈ નહીં નહીં સીક્રીપોર્ટ નહીં આ છે રિપોર્ટ છે ખુદાર કરતાની પોતાની બુદ્ધિ બીમાર થઈ જાય છે ठीक हो जाता है, है। दूसरा कोई ठीक करता नहीं, नहीं दूसरा खुद से करता है दूसरा नहीं करता तुम्हारी मर्जी से करता है तो आपकी मर्जी से करता है ना दूसरे की मर्जी कोई का डबा नहीं है ना नहीं એ દવા ને નહીં કોઈ કોઈ કોઈની મરજી સે કોઈ વરદ કરે નહીં કોણ ઘરાતા હે सब कोई इसके पीछे कोई है સરકમસ્ટેન્સીસ છે સરકમસ્ટેન્સીસ છે લે રામ આપાજી સે લે ઇંગ્રેજી નમસ્તે દે આની નમ ડાડ ચલા દા બધા માળ બોલાય કરકા વિસન છે અપના ચલતા હે કરકા વિસન સે ન ચલતા ચલતા હે હા ભગવાન કરાવે કે તમને ફી રહ્યા જ્ઞાન કોઈ મરીજ કરાતા કરાતા હૈ જન્મ ભીતા નુકસાનમાં જતા હોય ભગવાન ક્યાં કરતા ભગવાન કરતા હૈા હુઆ ક્યાં ભગવાન આપને ભગવાન તો બહુ છોટા આદમી ભગવાન કો છોટા તો ભગવાન सबसे छोटे भगवान है भगवान से सब कोई बड़े लोग आते हैं हम हम भगवान हम नहीं करता है। आप हम बोलता है, है नहीं बोलता है हमने एक किया हमने एक किया रुटीन में बोलना पड़ता है भगवान ऐसा नहीं हम वाला नहीं उसको देखो आप जो भी हम करते वो भगवान की प्रेरणा से ही करते हैं જે પણ આપણે કરીએ છીએ આપડે કેમ માનું ભગવાન તો પ્રેરણા કર્યા હતા ભગવાન હોય ને દાન આપવાની પ્રેરણા કરાતા હોય તે પણ ભગવાન ના આપે પ્રેરણા કરતા ભગવાન કરતા ચી કરવાન પ્રેરણાનેલા ગુને કેટલાક લોકો ભગવાન કયા કેટલાક લોકો ના આજે કર્મ બળ આપનાર કયા શું કયું કર્મ હું કરું ને કર્યા આપે કર્મ હું કરું નવરો બેઠો દીદી હૈ તો સાયન્સ છે એ અક્રમ સાયન્સ બોલા જતા तो भगवान किधर रहता है चीज में है हर चीज में भगवान है उसको कोई को तोड़ ले डाले तो हिंसा होती है नहीं है न चटनी को मार <laughs> चिमड़ी को मार डाले और इसको डाले, तो इसमें भी हिंसा होती है उसमें भी हिंसा होती है तो दोनों की हिंसा सरखी है ऐसा बताते हैं पूछते हैं आपको <laughs> <क्या लगते? laughs> ये फोड़े ना तो आप बताते ना ये फोड़ पे हिंसा होता है રોજ મેવાઉસ મે પ્રાણીની હત્યા ہوتی હે હ આ ઇસમે ઇસમે એક્ચ્યુઅલી મને દિખાય એસા કુછ નહીં દેખતા હે કે આપ કેસે બોલેંગે ઇસકો નહીં સાબદ કભે ઇસમે હ સાબદ કભે નહીં હ એમ કે પેhla ma to prani ni hatya thai chhe ane ama to dekha em kachu nathi hatya thai ye le aa jhad chhe tu chhe jo hu chetan chhe સમજે તો ચેતન કો નુકસાન કરે તો હિંસા હોતીકો નુકસાન કરે તો હિંસા નહી હોતી સમજે નહીં મગર હિંસા નહી હોતી મગર કતની ક્યા ક્યા હોતા હૈને જાનને જરૂર હૈ તો કોઈ મલિક નહીં હોવે તો હમ તોડફોડ ડે તો કોઈ હમક હિંસા નહીં લગતી મગર કોઈ મલિક હોવેકુ તોડ ફોડ ડે તો ક્યાં હિંસા લગતી નહીં લગતી को, दुछ दुछरे होता, दुछरे को होता, है। नहीं। होता है उसको नहीं होता है इसका जो तो तो तो ता। ता। हिंसा दु ऐसी तो इसके लिए सब सब में भगवान है ऐसा बोला चिंता કેવું જ્ઞાન થયા ગમે થતા વગી જાય જગત નો સ્વરૂપ છો ગમે નઈ તો અણગમ થાય શું થાય નહીં રાગમાં પ્રત્યેક રાગમાં વિતરાગ પ્રત્યેક અભવ્ય તો ભગવાને કહ્યું છે ને ભગવાન અને ઘણરો બે જાણતા હતા અભવ્ય અભવ્ય જુદા પાડ્યા ભગવાને એમની સમજણ થી પાડ્યા હતા એમની સમજણ થી એમની સમજણ પાડ્યા અને દૈનો એમની સમજણ પાડ્યા क्यों एम नहीं समझ नहीं पाड़े अत्यार भव्य आचार्य मार तो शिखवाड़िय पूछू साइवी तब विचारे बदाय हूँ विचार करू भवि हूँ भव्युवी विचार नए तो भव्य कहवा એમ એમ આચાર્યવાર વર નથી આખા આખા હિન્દુસ્તાન માં એક પણ જૈન નથી જેનો શુક્રવાર વરેલો હોય શનિવાર થયો હોય એવરી ડે શનિવાર થયો નહીં ભવ્ય અને ભવ્ય તો ભગવાન મારી ભગવાન સમજતા હતા ગણધરો સમજતા હતા અને હું જાણું છું ભવ્ય તેથી આ લોકો જેને કયા છે ને તેને હું કઉ છું કે ભવ્ય તમે આવો અને ભવ્ય આવો બે આવો અહી બધા કરી જશો કરી જશો આ લોકોને અભવ્ય કહેલા એ અભવ્ય છે નહી આ લોકો જેને અભવ્ય કે છે તેને અભવ્ય કહેવાય નહી કોઈ થયો અને ભગવાન અત્યાર સુધી શાસ્ત્રો નક્કી કરેલા છે અત્યાર સુધી નક્કી કર્યા છે કેલો કાળિયો કસાઈ ને આ બધા રામ છે બધા સાત નામ આપ્યા છે કાળિયો કસાઈ ને આ બધાને નામ આપ્યા છે કે છે ઈ બધા ભગવાનના વખતમાં હતા એ પછી આલો પર આવો આલો કઈ બોલેલા માર ના ભાઈ એટલે આ બલી ના ભાઈ ના ના ભાઈ એટલે બલી તમારા સબ સપરા છે ને પત્યા ગાતી પત્યા ગાતી નીચે લગાવજો આપ પત્યા ગાતી બધાની મારી વાત છે એટલે તમે તો બધા ભવ્ય છો એકલા ભવ્ય નહીં અહીંયા આગળ કોઈ દુર્ભવ્ય હોય બરોબર છે દુર્ભવ્ય હોય કે કોઈક સમીપ ભવ્ય હોય બરોબર છે અને ભવ્ય હોય પણ પેલા ભવ્ય પેલા ઘણો મોટો વર્ગ આપડો છે એ માને છે પુનર્જરમ નથી આત્મા છે ને આત્મા સાથે મરવાની સાથે જીવ મરે સાબિત કરી અને એ લોકો ન સાયન્ટિસ્ટ એકલા સમજ પડી જાય એને વાત કરું તો નહી તો ના પડે ક્યારે પણ મોક્ષ ને જાય એવો નથી આ લોકો એનો અર્થ એવો કરી નાખે છે તો ભગવાન નો સિદ્ધાંત આખો ખોટો પડી જાય છે આ વાક્ય નો બધા આધાર્યો કરે છે અભવ્ય ક્યારેય ના જાય બધા એટલે ભગવાન એવું નથી કહ્યું અભવ્ય અપેક્ષા એ કહ્યું છે શું કહ્યું છે નિરપેક્ષ નથી કર્યું વિશેષણનો સમજાય છે વિશેષણ વિશેષણ આ વિ વિશેષણ તો કરો સભવ્ય વિશેષણ છે અને ભવ્ય વિશેષણ છે છે ભવ્ય ને અભવ્ય વિશેષણ છે તાપાન વિશેષ છે છે નવરાયણ બરાબર અને વિશેષણ દેતોને એટલે મૂળ જતુરી દાદા અહો મૂળ જતુરી નવું આવ્યું પાછો મૂળ ની પકડિયે છે આ નથી આત્મા ઉપર વર્ષો નથી્ય અભવ્ય એવું વિશેષણ છે એ સાપેક્ષ છે પણ પેલું ભગવાને આ ભવ્ય કેમ કહ્યું એમાં હાથ જ ના ગાલ કે દુર્ભરી માં હાથ ગાલજો કે એને ભણાવવાનો પ્રયત્ન કરશો નહિ અત્યારે નિશન આયુ ક્યાંક સાહેબ મારે ભણાવો તારોનું નથી આપતો નથી એના કરતા પણ એ તો અભવ્ય કહેવાય એટલે એમને ભણાવવાનો પ્રયત્ન ના કરશું એમ કઈ ભવ્ય ભગવાન ભવ્ય કેપેક શ્વાસ બોલે છે તેને આ આજના બધા આચાર્ય મારા જે નિરપેક્ષ કરી નાખ્યું શું થયું નિરપેક્ષ કરી નાખ્યું એ તમને સમજાય બરોબર હવે બેસી ગયું દાદા એ હવે બેસી ગયું તમે જે કેવા માંગો છો બેસી ગયું એ દૂર થી બધા